મદદ કરવાનું સાધન છે એવું આ બધું ગોઠવી ગોઠવણી કરેલી થયો બધા મનુષ્યો ઇન્ટરેસ્ટિંગ વાત કરે છે બિકોઝ દિસ વર્લ્ડ ઇઝ ઓલવેઝ ગોનું કન્ટિન્યુ રામ એ નામ